આ દોષ ને કારણ થી જ બને મુખ્ય આ દોષ દોષ માંથી બધા જેટલા મે કુદરતી રીતે નિર્ભાઈ જાય એ તો સહેજ વસ્તુ છે પુરશાક છો આપડો જ્યાં મેર ના પડતો હોય ત્યાં મેર પડે પુરસાર્થ નહી ના પડતો હોય ક્યાં નહીં દેવો પૂછ્યો કે યોગેશ પૂછ્યો ઘોડેગાર થઈ ગયા પૂછી હતી એ ખાસ કરી જ્ઞાન ની વગર કોણ કેશે આપના વગર કોણ કેશે આવી બધી ભૂલો ભાઈ ના મારે આવતું ફોર્મ કરાવી રાખવા જાય ને શું કરવા પડે આની પાસે કલાક ના ની શું થાય કિલો ની ફી હોય છે આટલું આ રોગ કાઢીને ઠેક મોક્ષ લઈ જવાના છે કારણ કે પેલા નો રોગ બટાડવો ડાક્ટર દઈને અમુક બધા ડાક્ટર કે વધારે કઈ કઈ શકે આપનું આ પરત ચાલો એક જ શબ્દ ક્યારે જતો રહ્યો હતો અને આ રીતે કઈ વાત કહ્યું નથી કે ચલો મહેશ તો શું કહેતો કયું એવું મને કહ્યું આ મછલી પછા નાસી જઈ તો પાછું આગ બાજુ બે જતો ના સહન થાય દીકરે કઠણ શબ્દો વિચરા કઠણ શબ્દ કેવા કથન તોડી ના કેવા કથન મહિના મહિના આવે પછી એમ ચાલે કેવી બિલકુલ ના ચાલે દાદાજી અમારા જેવાને કેતા રહેવું જોઈએ ને દાદા મારા જેવાને કઈ કેતા રહેવું જોઈએ ને આપે કઈ કેવું જોઈએ ને કઈ કઈ ખબર ક્યાંથી થઈ ગયા કોઈ જ નહી દાદા તમને એવું કયું થયું નથી કે અમારું હવે કઈક અમારી પણ આવી ગયી છે તમે તો નિરંતર કિજ્ઞાશુરો છો ને ને ને બીમારી મને ખબર હોય છે કન્ટિન્યુઅસલી નિરંતર ખબર હોય છે કોઈની સાથે વાત કરતા કરતા જ મને ખબર પડે છે મીઠું તો છે મીઠું થયેલું છે ઘરે આક્સિન થાય બરાબર મારા એક તમને કાલબા દેવી માં એક મહાત્મા મારવાડી મહાત્મા આવે છે કાલબા દેવી થી હું ત્યાં જઈશું તો મારી સત્સંગ માણી બાણી બધું નિખાલ જ નીકળે છે અને ઘરે જુદું નીકળે છે તો મારે હવે સત્સંગ કરવો કે બંધ કરવો એકદમ ત્યાં મને લાગતું જ નથી વિચાર જ નથી આવતો કે મારો રોગ વધે મને તો એમ લાગે છે દાદા ની કૃપા છે રોગ નથી વધતો એવું લાગે છે મને ત્યાં ત્યાં નો ત્યાં એમને ગમતું નથી એ કે બહુ થઈ ગયું તારા આપણે બાજી જાતું છે સામને લાગતું હોય થાય એને ગમે છે સામને લાગતું હોય પણ આપણને રોક છતો હોય તો એનો ફાયદો શું આપણે શું કરવાનું આપણને રોક છતો હોય તો પણ રોજ આ બધું લાગતું કેમ ધ્યાન કરવું એના કરતાં છોબરાજી દેખાયું કે શું છે નવ નવ દિવસ અને ગજેર ખુશી થાય ને એ તો પડે નહી એવું એટલે એને બધું બુદ્ધિનો ખાતો છે બધા ખુશી ન થાય પણ પહેલા ખાાય તો કશુંય થાય પછી શું માંગે એન જ ના થાય એની વારી તીન હા બેલાસ દીધી દીું લાયા પએ આપડે એ બધા હાથિયા કરતા હાથે ને ઘેર બહેરા જેને ઘર સુધાર્યું મેલું કયું ઘર ક્યાં તો બહુ એવું કોઈ કેવા હોય ને બધી રીતે એને એનો એક શબ્દ અડવાના છે અને બધે કેટલું કાપ્યું છે હજુ એવું વધાર વધાર કરે એટલે આવું ના થવા દે કે હું જાણું છું કે મને કઈ જાણપણું છે એવું पते है एक वक्त ना भगात कर चार बहुत चेती ने रेवा मीठा मीठा मीठा आई बड़ी पेरी का જેમાં અવા પેરી કાઢ્યો ને બે પાંદડા આવડો બીજા બે પાંદડા પી ગયા ગમે પીવા માં આવી મીઠા બને યાદ કરી દેખાય તમે તો એને કારણ બધા એ આવું બન્યું છે જ્ઞાની વિચાર્યું મારો પોઈન્ટ એવો છે કે મારા મન માં જે વિચાર આવે છે એની વાત છે કે હું હું જાણું છું એટલે બોલું છું એક મોટો પોઈન્ટ છે ને દાદા વાત જવા જો બીજા તો મને અજ્ઞાની કે જ્ઞાની કે એની મને ચિંતા નથી પણ મારા મન માં કેમ ઉભું થાય એવું થાય ને વાક્ય બધા રોગ ને ઉડાડે એવા છે ઘણું સર થઈ ગયું છે મોક્ષ બાજુ બુલાડી દે છે બુલાડી દે जोकंद, माते जबरदस्त जोखमार हम कई गुरु, अरे छुटू गुरु जो छूटू दादा जम जम कई छूटक नहीं गुरु थे जी આવેલું હોવિ ગુરુ થઈ ગયા બેદય લઈ આવેલું આવે જે સીટ ના થઈ છે તે સીટું પડે વાત દીધી એને માટે આકાક્ષ નહી રાખે શું કરું ને તો આ અમને બધા પાથ આપ્યો કે નિહાળ જાય પણ લીરી બેન કવ નઈ કે બઉ સારું થયું તમારું બોલે સીટ તમારે સીટ જોવાનું સંપત્તિ આવું જોખમ કરાવીએ રાજ બને હું તો પાછા પડે ચઢ્યા પાછા અપમાન કરું આમ કરી આપેકાણા ઉપર રાખી શકો એમ છે બઉ ગમે ગમે તો ખરું બધા ને ગમે વાત અમને શું વાત લાગે પણ દાદા જે ખરું કને લાગે સરસ કઈ એアンકર મત બેટ કેલા આアンકર એનકર કે કરેગી કરે ટેગી ટેગી સટેજ ગાળી ઇતરી જરી જરી જરી બળ તરી રાખ કેચુ લકટા કેટે દે તેરા તો યારી એક ચાલુ જવું છે તેનું લઈ ગયા ભૂલો પડેલો છે બરોબર છે રસ્તે આ બધું બધું કહી દે ભાઈ જેમ છે કેવું છે દાદા પછી મૌન પકડી જગત જગા એટલે દેખાતું નથી મારી વાત દેખાતી જગા ચડે ના ચડે એવું પછી ત્યારે જેવું થાય છે આપેલા જોઈએ ત્યારે કોને જો પડે દાદા અરે દાદા ના દુધ પણ છે ને દાદા ફાઈલો જ આવે છે એ મિત્ર કોઈ નથી કે આ દાર ખમડા છે એક મે દિન મે ના પડે ને બોલે છે ની બાઈ એ કેટલી બડી કરુણા ને દાદા મેં દાર તો લેકું છું મનમાં આ પેલું કે છે પેલું કે છે કે આ બિચારા ક્યાં જશે એ કયો ભાગ બોલે છે એ ભાગ પરમાત્મા આવીને પરમાત્મા ભાગ બોલે બીજું કોઈ દ્રાફરે આવું મારે હા ચો ચોપટારી ખાતે રાતો પાછી એમાં આવે એમાં બેકન્ડ બેટ ગય તો તારું મારા બેજડ કે લે અલગ અલગ લોકો ને તારુ કપાયતા બચી ખબર પડી થી હો ને તારુ કપેલ મને જન ગુતી રે તે તાર ગયો તાર ગયો બસ મને નનકો બતા કોકને જો કપાય દીવ ને છે तो, तो के जाहिर सत्संग जाहिर ससंग सवार सांजना कोमन ससंगी बारा छोक एटा ने दादा पासे। हो दादा पास तो लगभग ऑपरेशन जो है એક પ્રસંગ બના ઉપર દાદા છે ને છે એનું પેલું તળિયું બતાવી દે એટલી બધી કરી લે દાદા આપડે ટેસ્ટ માં જાય રોજે ક્યાં કરું કોણ અમીદુર ઘણું બધું તમારે કરવું કરજ કઈ નહિ કરે તો મનાવા નથી તજ્ઞા જતી રહે તો મને મારી નાખશે કે પણ બધું બહાર ના જવા દે એ મારું ઘણું નાખ્યું ના કોઈ એલહન કરે ચાલે નહિ એમ કોઈ એલહન કરે ચાલે અમે તો પણ ભૂલ ધરી જાય ને ત્યારે પછી મને ખ્યાલ પડી વાર પછી કલાક થઈ મારી પેલું જ મને એમ લાગે કેમનું આધાર હાર ઉપર પ્રદેશ માં છે ને પડી છે ને તારીખી રહેશે નહીં તો પુરુષ ને લક્ષી મળે આપડે <coughs> પછી આખું પ્રગતિ માટે રૂંધના ની વસ્તુ બની જાય છે જ્ઞાન માટે મોક્ષ માર્ગે ચાલવા માટે બધી રીતે અંતરાયુપ થઈને ઉભી રહેવું છે આપના જ્ઞાન પ્રમાણે પરિણાલય મોક્ષ માં જઈ શકે છે આપણા જ્ઞાન પ્રમાણે એવું તો ના રહી જાય ને ના એવું કહે છે કે આને અનુભવ ભોગવવાનો એવું એવું કહેશે એ તો બહુ છે છે દાદાજી એ તો આ કેટલી ઉપાધિ છે પછી લે છે ને સ્ત્રી છતાં ભગતો નથી સ્વામિનારાયણ નારાયણભાઈ કરીને શિક્ષક હતા અમદાવાદ માં છે નારાયણભાઈ નારાયણભાઈ સ્વામિનારાયણ ના સ્વામિનારાયણ ના પંથ ના છે શિક્ષક છે શિક્ષક એમ કેવાય છે કે એમને ગુરુએ આદેશ કર્યો લગ્ન કરવાનો લગ્ન કર્યા ત્યારે એમણે છોકરી ને કીધું જો હું તો ગુરુ ના આદેશ પ્રમાણે લગ્ન કરું છું પણ જિંદગી આખી બ્રહ્મચર્ય પાડવાનો છું તો છોકરી કે મારે પણ એવું જ છે મારે પણ બ્રહ્મચર્ય પાડવું જ છે એ તો બરાબર છે દાદા પણ દીક્ષા લેવી હોય દાદા પાસે સત્સંગ રહેવું હોય પછી જગત નું કલ્યાણ જેટલું થાય એટલું શબ્દ માં કે જે રીતે કરવું હોય તો એને પછી આ કેવી રીતે એમની પણ એને આવું આવું પાસે જોડે આ ધ્યેય હોય સાઈડ આવું હોય એનું એ મારે દાદા ની સાથે દાદા ની સાથે સાનિધ્ય માં રહેવું છે આખી જિંદગી પછી વિતરાગી દીક્ષા લેવી છે દાદા ની વાત જગત ને પહોંચાડવી છે વિતરાગો વાત આવો જે હોય તો પેલું બૈરી જોડે હોય તો કેટલું હોય તો વાંધો ના આવે હોય એવી તો આ પૂછે છે કોઈ આડી વૈરી મળી ગયો તો કોઈ બૈરી આડી મળી તો આડી પહ્યા પછી લેવાની પેલા કે શું લે પછી શું મલતા હશે એને જોતા વચે એવું કહ્યું દે તાર બેસ્ટ કોઈ જોખમ જ નહિ કોઈ જાતનું જોખમ નહીં એક આપની પાસે બરાબર બધું રહે એટલે આપ સંભાળનારા છો એટલે નઈ તો કદાચ જુદી વાત છે એટલે બિલકુલ પછી જોખમ નહીં તો સેફ રસ્તો મળી સંસારી ને તો કેટલી જગ્યા એ લોકો સારી વસ્તુ છે મહિનો જોડે રેવાનું તમારે થવું જોઈએ આવું ના હોય તો બઉ આવું હોય મહિનો હિસાબ કરી આવો કઈ ભલે તમને <laughs> <laughs> <middor> સંસારે પૂરો કર્યો કરે બૌ લા ચેલું એના દેવું ને હોય તો એ થઈ જાય બીજા ને જે અનુભવ થાય છે થયો છે એવો પોતાને અનુભવ એ સમજી લેવા પડશે એમ બીજા ના અનુભવ થયા છે મારો રસ્તો જે હતો એટલે પછી મારું કપાયું જે રીતે જાગૃત એ કેવી રીતે દાદા છોકરી હાથ ચાલે કરી જાય જળશે એટલા બધા ના મળે સવાલ આપડે પૂરા સરળતા છોકરા જોડે દાદા નહીં પણ એના કહ્યું દાદાગીરી તો નહીં પણ શકતી છોકરા પજે તો છોકરા પજે તો પછી બાપે શું કરવું છે તો સત્ય નહીં રાખવું છોકરા લીધે છોકરા પજે બાપ ના ભલાઈકી હોય તો જ છોકરા પજે આ બીજા ને પાય છે બાપ ના આવે છોકરા પાછું છોકરા આવડતું છોકરા મોટા કયા છે એમ માનવાનો હું બાપ છું એમ નઈ માનવાનું એના જેવું રૂડ્યું હતું કારણ કે કોઈ પ્રોબ્લેમ જ નથી આવતા ઘરમાં બધી વ્યક્તિઓ રહે છે અને ઉમર નો સવાલ નઈ બધો આખી વાત ઉમર નો સવાલ નઈ કે નાનો છે કે મોટો છે આપડે શું કરવું દીકરાઓ અંદર અંદર લડતા હોય દીકરાઓ અંદર અંદર લડતા હોય માનવા તૈયાર માનવા તૈયાર ના હોય તો શું કરવું જોઈશું ગુજરાત શિકા જેવો છે છોકરો બાપ નું બાપ નું નામ અને બાપ નામ બરકત નથી એમ કેવાય હા એનો કહેવી પરિસ્થિતિ ન ઉભી થવા કે બાપ કરી પરિસ્થિતિ ઘણી વાર માણસો કે છે કે પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ સાચવું પણ આપડે સેલ્ફ સેલ્ફ રિસ્પેક્ટ ઢીલું મૂકી તો ને સેલ્ફ રિસ્પેક્ટ ખિચા માં રાખીને ફરી તો ક્યાંથી જવાનું હતું સંતાડી ને રાખવું હોય તો બાપ થતો આવડ્યો કેવી રીતે બાપ થવું દાદા બાપે બાપ થવા શું કરવું બાપે બાપ થવા માટે શું કરું સર્ટિફાઈડ ફાધર ચાર પેઢી છે ભતીજા નો દાદો છો દાદા દાદા કર્યા કરે જેમાં ચંદ્રકાળી નો છે દાદા દાદા કર્યા કરે એને બે પેઢી છે એના કાકા તેવા આફ્રિકા રહ્યા મારા પત્રીજા થાય એના કાકા તે આ રે એને કા ઉતરે પાછા પત્રીજા